પોતાનું મન વચેલું જોયું ચાલે ચા નાખી એ છેલ્લા બે મજ પીઓ તમારું ધ્યાન ના દે પી કેવા પૂંચારી પાક્યા છે કે હું માર્ગ નીકળ્યો આ માર્ગ નો કઈ મને લાભ મળ્યો નથી મા હું તો પેલા પણ પૂછારી મારી ભાવના જે મારે આવું જ્ઞાન પામ નક્રમ તેથી બધી આવી છે શ્રમિક માર્ગ એ તો એ જ્ઞાન તેથી આ છે તે ચૌદ ગુણ ગુણસ્થાન વધતો વધતો ચોસે કઈ ગયા ચોસે રાગે પડ્યું કે આવ્યો અપ્રત્યાશી ની ગયા ચોખું થયું કે પ્રત્યાખ્યાન માં દસમે પાર બાર માં પેસો કે બધા ગયા કયું કે પ્રકૃતિ ક્ષય કર્યા વગર સારું ગયો પ્રકૃતિ પછી આ તમારી પ્રકૃતિ ઉત્તમ ના મળ્યું અને પેલું અગિયાર માંથી પછી એના મનમાં એક અહંકાર ઉભો થાય તે ના રે જેવું પાછું પચાસ વાગે સમિત પણ એ છે તે જોઈ ને આવેલો છે ને સંજોગ વાળી પછી એને દેખાય આવું હતું આગળ જ વાગે ચર્ચા વાંધો લાગે બઉ મુશ્કેલી અક્રમ માં આત્મજ્ઞાન ની વાત નહી કરે એ છે તે ભય નો છે તે ને માટે સાહિક એમનું જ્ઞાન છે સાહિક ભય નો એ ક્રાઈનમાં ગણવા ગણાવી શકાય આ દેશ કોઈ એક માણસ નહીં પરમાનંદ માં રહે છે પણ એ પોતે પરમાનંદ માં રહે છે ભગવાન કોણ ક્રાય છે આત્મજ્ઞાન ક્યાંથી થાય આપની વાત બરાબર પણ એ પદ જ કુદરતી રીતે મળેલું એ ભગવાન ભગવાન જેવું પડશે દક્ષિણ કરે તો હા એનો એક સ્ટુડન્ટ એટલે સાદી જ છે અને આ તો પૂર્વજન ને સમજે છે કે મારા કર બાર ભોગવવો પડશે કર્મ નો કરતા ભાગ છે એમનો જે બાહ્ય લક્ષણ છો ને તેઓ આપડા જ્ઞાનીઓ પૂર્વજન્મ ને માને છે કે નથી માનતા કોણ કૃષ્ણમૂર્તિ બધું કમ્પ્લીટ છે આવું જગત ન્યાયી છે લખે છે આપડે કહીએ જગત ન્યાયી છે એ મર્યાદિત રસ સાચું હોય એમ કે છે પણ આમ તો માણસ કેટલો લાચાર છે के पर करावानी करावाती के कराती कर्म विषय समझी आखरता पाखड़ता ए पा में पण नावी पण बुल्ली इने तो किमत भरपाई करवीच पडे छे जाकी कहते यानी अत्वाने प्रतिति करावाय नी करेल न काम जाय बाहर जन्मतार जन्मती आप कवी रिते खाला सरकार आई आपरे तो कवी जाय रे रे न तगनी तो kontra पैसा कराई तो नही क्या पति पति अरे बीजी सु केवा बा कचे એનું કેવું એમ છે કે આકર્ષવા કરતા કરતા કરતા આગળ એવો છે કે બાળક જન્મે છે ત્યારે એને આ જગત ના કોઈ કાયદા કાનૂન ની ખબર આપવામાં આવતી નથી અને છતાં પણ એ કઈ પણ ભૂલ કરેગવું તો પડે છે ના ન્યાય એટલા માટે કે એ આખર તો પાખરતો પડે પડે પણ ઉભો થાય પડે પણ ઉભો થાય અનુભવ લેતો લેતો જાય છે થાય તમારો છુટકો થાય તમને અનુભવ થયો છે દુઃખ નો અનુભવ હતો તમને અને આવો છતા હું તમને દેખાડું એટલે પછી તમને એમ લાગે કે આ તો આ તો આ રૂપ સાથે મેળવી શકો તમે કેવું એટલે આ જગત ન્યાય છે જે તમે કર્યું એનું સર આપે છે એટલું જગત મુકાયો કર્યું છે સમજણ લાવવા માટે શું કહ્યું હા હા છોકર ચલાવ ગાડી ચલાવ પડે છે આચરે છે એમ કદું કદું આવડે એ રીતે રામ કરતા કરતા અનુભવ કરતા કરતા બોલે આપણા એ અનુભવ નો સ્ટોક એને પૂર્વ પૂર્વજન્મ નો સ્ટોક લે તો આવ્યો હોય ને માણસ નું બિગિનિંગ જ છે કેટલા આવકાર થાય તારે માણસ અનુભવ શોખ થાય કેટલા આવકાર થાય તારે મનુષ્ય થાય હિન્દુસ્તાન માં તારે પૂર્વ પુનર્ધર્મજે એટલે આ અનુભવ કરતા કરતા કરતા કરતા અનંતે છે સ્ત્રીઓ એટલે તમને કે આ હિન્દુસ્તાન લોકો ને કેટલી કેટલી વસ્તુ રહે એમાં શું કરવું કાને તા અનુભવ કરતા કરતા આ વાંચો ના ઇન્દ્રિયોના વિષયો એટલા બધા વિષયના દરેક વિષય બધા માન પણ નથી કે મને ગમે આવશે સંસ્કાર ક્યાં દાદા સંસ્કાર હોય એ પ્રમાણે સંસ્કાર નહિ સંસ્કાર તો કુટુંબ છે મને ઉલટી થાય છે ઉલટી થાય બધા અનુભવ ના આધાર દરેક અનુભવ સાથે હા ના મળે તો અનુભવ ના થાય કેટલાય વખત પાંચ ચડેલા પાંચ હજાર જેવું દેખે એવું કરે એને ચોરીનો ધંધો કરે એટલે પકડાયું બધું ખાધું હોટેલ નું એટલે બડો કરાવડાવે આપડે થઇ ગયું ન્યાય ન્યાય ના હોત તો આપડે હોટલ નું ખાય ને મળ્યો ના થાય તો શું થાય પછી લોકો ખાસ કરે ને પણ જે ખોટું છે કઈક મોટી આપત્તિ આવી હોય ત્યારે તો એને ઘણું બધું ગુમાવી દીધું હોય પછી એ અનુભવ કરવાનું શું છે પોતે આટલું બધું ગુમાય ને પછી કોઈ ચીજ કોઈ કોઈ ની છે ને આ દેહ પણ તમારો નથી એ માન્યતા છોડાવવા માંગે કુદરત શું કરે છે તેના માટે કુદરત કરી રહી છે બિલકુલ ન્યાય ચોર કરે તો ચોર નું ફળ આપે ત્યાં મંસાહે કરે મૂસા નું ફળ આપે ફળું કરે કરે કોઈ મારે કોઈ ને અંધારણ માર્યું હશે એનું ફળ શું કરુદરત એટલે શું કરે છે કર્મ ફળ આપે છે એટલે કર્મ ફળ આપે એ બાજુ ડિસ્ચાર્જ સ્વરૂપે છે એટલે ડિસ્ચાર્જમાં કોઈ માણસ હોય વ્યક્તિગત હોય તો પછી ફેરફાર અન્યાય કઈ કુદરત ને અ્યાય કઈ નઈ હા સમજો મારો મંજુબેન કોમ્પ્યુટર ને જો તમે અન્યાય કહો તો કુદરત ને અન્યાય કહો મિકેનિકલ હા એ મિકેનિકલ એવું બાળક છે મંજુબા પૂછ્યું તે પ્રમાણે કે એને નીતિ નિયમ ની ખબર નથી બાળક છે એને નીતિ નિયમ ની ખબર નથી પછી એને સજા કેમ થવી જોઈએ તો બાળક છે અગ્નિ ને દાજવાથી અગ્નિ ને ખબર નથી હા પણ એ અગ્નિ છોડશે ને ના એ તો પછી એક છોકરો છે તો હું સિગરેટ પીવું હું સિગરેટ પીવતો આમાં છોકરો બેઠો ન હતો ને આખી જિંદગી અનુભવ રેવતાલી કોમ્પ્યુટર માં તમે આ ફીડ રાખો ને એવું પેલી બંધ નહીં કરે એમ કોમ્પ્યુટર ને કશું લેવા દે જો મહાસ તો એને લાગતા હોય તો એ કઈ નાખે ભગવાન એના કરતાની કરુણા કરે કુદરત માફ ના કરે શું ભગવાન માફ કરે કે ભગવાન કે પત્ર ઉપર નહીં લેવા દેતા ને એના તબક્કા નહીં કરે પછી ભૂલ કાઢ તમને શું પીડ કે તમારો વિચાર હા વિજય ભગવાન તો બહુ હા ઘામાં આવી જાય ને તાલ થઈ જશે કઈ દે છે જે દવાઓ થી થઈ જશે રાગે પડી જ આપડે વલરા છે ને બેઠા થઈ માર્ક લેવા સારું થોડા ઓછા ચાલશે દેવલાલી માંગો ત્યાં કર્યું દેવલાલી માં કાકા કાઘો આવે બધું આપી દીધું ઘણું આપ્યું આવે પછી થોડુંક નઈ નાતો સમજી ગયા તું કમ્પ્લેટ જ ચાલે ખાલી પછી વિગત થી ના મળતું તમે રોજ વિગત બે હવે વિગત થી બોલી શકો એ વિગત બોલતા ના ખાય મળી ને કર્યું હોય ચાર પાંચ જણા ભેગા થઈ કર્યું હોય અને જે વધારે ભોગવટો એ કર્યું હોય કર્યું કરાવીને અનુભવ્યું બાપાઈ જોઈ જાય પણ જોવાયા મજબૂત નથી આવી જે બરાબર છે મારું નામ એટલે માલિક છે મારું નામ હસનુખ ભાઈ એટલે હસનુખ ભાઈ નામ ના તમે માલિક છો માલિક તમે કોણ છો જ મારું નામ અસ્વૃક્ષ કે મારું કેનારો કોણ છે આ દેહ મારો હાથ મારા ક્વા મારા વાંક મારી બધું કે છે મન મારું બુદ્ધિ મારી ચિત્ત મારી અહંકાર મારું બધું મારું મારું કોણ છે મારું કેનારો કોણ आप स्वरूप शु आप खरेखर को जाएलाइज थे तार अपन जाए તમારે મન રસ કરવું છે ને બરોબર છે પણ મન રસ ક્યારે થાય કે જયારે પોતે કોણ જાણે ત્યારે મન રસ થાય નહી એમને એકાગ્ર થાય થોડી પછી પાછું ઉડી જાય કઈ કઈ બાબતો એકાગ્ર રહેશે તમારું મન પ્રયત્ન પ્રયત્ન કરીએ તો રહી શકે પ્રયત્ન કરતા નથી મળે સફળતા ના મળે સફળતા સફળતા ક્યાં સફળતા ના મળે માન તો આપણું છે ને આપણું છે પણ એટલે આપણા આપડું છે કોઈ માને નહીં જે રુચિ હોય ને ભગવાન બીજા કૈસા માં રૂચિ છે સમજવું હોય તો સત્સંગમાં આવતા રહો કાલથી બધું સમજાવી જાય મન વસે કરી આપીએ તમારે મન સાથે મે કરી આપીએ તમને પૂછે છે કે આપણે જેવી મંદિરો કરી ગણેશ ભગવાન હરમાન ભગવાન અંબે માતા વગેરે ક્યાં છે ક્યાં છે ભાઈ દેવજીભાઈ તમને જો શ્રદ્ધા હોય તો છે જયારે પણ શ્રદ્ધા બે હે તે ફળે તમે બીજા પણ ના બે ના ફળે શ્રદ્ધા ના બે તો હારી નઈ બે હારી હા બે દેવગતિ માં હોય ત્યાંનું આ રૂપક મુકેલું એનું કામ કયા કરે દેવી દેવી બધા બધે તેનું ફળ કરે જેમ કલેક્ટરનો પ્રવાળો હોય તો જો હોય આપુ કામ કરે ના કરે તો વાસ એવું દેરી કોઈ પૂછે દે દે દેરી કોઈ પૂછે શું પૂછો શું પૂછો ચાલ ડિસ્ચાર્જ મૈતે દો આસ્તરમોને આસ્તરમોને शक्ति खरीर शक्ति तो उठिए शक्ति तो उठी आप उठे बक्ति पड़े एलार्मे કઈ બીજી શક્તિ તમને ઉઠાડે છે ઊંઘવાની શક્તિ નથી જો ઊંઘવા ના ઊંઘ આવે ને તારે ખબર પડે કે આ શક્તિ આપડી નથી ખબર પડે ને તમે શું કરો છો એ દીકટો તો તમારે નાય દોઈને ઈશ્વરને પ્રાર્થના કરું છું અને પછી સર્વિસ પર જાઉં છું નાય દોઈને ઈશ્વરની પ્રાર્થના કરું છું પછી સર્વિસ ઉપર જોઉં છું આવો આવો જે સતર આવો મને લઈ લો તમે વારા નાવ છે આ મારું કામ છે વાય વેર ના એટલે આ કાર છે બીજું સીધી શક્તિ અને આપડે કહીએ છીએ મે કર્યું એમ કહીએ છીએ બી શક્તિ ને આપણે ન્યાય કર્યું અહંકાર કરીએ છીએ ભોગવ ચાર કર્મ સુધી ડિસ્ચાર્જ ચાર્જ ન્યાય કર્યું એમ કયું તો ચાર્જ થયું આ લોકો પૈસા કમાય નઈ તો દસ લાખ રૂપિયા કમાય તો હું કમાયો હું કમાયો કયા કરે પણ ખોટ જ્યાં ભગવાન નામ લેવા કમાતો એવું અહંકાર કરે છે માટે એને ચાર્જ કેવાય કર્મ બંધાયું અને તે પછી ભોગવે ડિસ્ચાર્જ થાય તારે પછી સમજ ચાલ ક્યારે મળે કોનો પ્રશ્ન છે આત્મા ની શાંતિ ક્યારે મળે આ શરીર માં આત્મા છે આત્મા શરીર માં છે અને મારું મારું એ અહંકાર છે અને આ અહંકાર આત્મા થી ઉભો થયેલો છે આત્મા અંદર છે તેનાથી આ અહંકાર ઉભો થયેલો અહંકાર થી આ બધું મારું મારું કરે છે આત્મા ચૈતન્ય છે ચેતન પડી જશે બુ રૂપી અજવાળું આપે છે પછી જયારે અહંકાર જતો રહે ત્યારે મૂળ પ્રકાશ આપે સાત પ્રકાશ આપે અહંકાર જતો રહે ત્રણ બુદ્ધિ રૂપી પ્રકાશ મૃત્યુ પછી જ કર્મ બન્યો હોય ને એવું જાય હોય લુ કરી હોય ચોરીઓ કરી હોય ભોગવી લીધું હોય પોતાની સ્ત્રી હોય તે ભગવાન કરો પાર્કી સ્ત્રી દ્રષ્ટિ ખરાબ કરે ને પાપ બંધાય આપડી સ્ત્રી ભગવાન દ્રષ્ટિ ખરાબ કરે તો આપડે હારું લાગે એવું પારકા ભગ કેમ ગયો પછી ચોખી આપડા દ્રષ્ટિ કેમ બગાડાય એટલે આ બધા કર્મ ભોગવા જવું પડશે માનવ ધર્મ પાઈએ તો ફરી મનુષ્ય માં માનવ ધર્મ એટલે આપણને જેવું ગમતું નથી એ વસ્તુ આપડે બીજા ને ન કરીએ આપણને જે પસંદ નથી એવું આપડે બીજાનું ના કરીએ એ માનવ ધર્મ એટલે આપણને હદાર કરુષ્ય નો કર્મ હદ અહી આવે દેવગતિ નો કર્મ કર્યો દેવગતિ જાય ક્યારે મળે છે ભાઈ ક્યારે મળે પણ આત્મા ને શાંતિ મળે એવું કઈક કરો મન ની શાંતિ છે પૂરેપૂરી પછી શું આવે છે આત્મા ની શાંતિ છે પેલું હા પેલો અંતરદા બયા કરે ને એમ તો કાલે વર્ષે આવ્યો આવે બે દાખલ તમે કરી તમે બોલે તમારું છે બધું શાંતિ મેળવવા માટે શું કરવું જોઈએ પોતાના ઈચ્છે શ્રદ્ધા હોય તો એકાગ્રતા લાવીએ તો આપણી શ્રદ્ધા એકાગ્રતા એકાગ્રતા એક પ્રેરણા થાય કઈ કારણ કે તો જેટલો બાજુ આપણી ઈચ્છા એટલા બાજુ કામ થાય એક બાજુ આપડે ભાવ ભજીભૂત થાય કે બીજા ધર્મ પ્રવેશી ભગવાન ભજીએ તો આપડા ઈષ્ટદેવ ને ભજીયે તો આપણું ફળીભૂત થાય કે પછી બીજા ના દેવો બીજા ધર્મ માં આપડે પ્રવેશ કરી ને ફરી પછી એટલે શું સમય સારું માર્ગ કયો છે સમય એટલે આ જે પળ છે પર મિનિટ છે ને મિનિટ ના વિભાજન કરી શકાય પળ થાય મિનિટ ના છ વિભાજન કરીએ આ તો પળ થાય થતા થતા સમય થાય સમય ની વિભાજન ના થાય હા એવો એક સમય તેનો તે આત્મા રહે સમય જેટલો સમય રે એટલો વખત સમય નો સાર મળે અને આ સમય નો થાય છે આપડે જે અત્યારે અત્યારે શું થાય છે સમય નો અસાર કાઢવાનું છે આપડે શું સમય સાર કાઢવાનો છે કરી રહ્યા છે સમય નો સાર કરી રહ્યા છે એટલે નફો કરવા નફો થશે આપડે કઈ રીતે કાઢવો જોઈએ એ સમય સાર આપડે કઈ રીતે કાઢવો જોઈએ હા તમે નરેન્દ્ર શાહ ખરેખર છો કે બીજી વિદ્યાર્થી બીજી પછી છો હું શુદ્ધ આત્મા છું જ્ઞાન લીધું છે સમયમાં પ્રતિ જેવી રીતે રહેવી જોઈએ આત્મા માં પ્રતિ જેવી રીતે રહેવી જોઈએ ધ્યાન દીધું હોત તો રાગે પડી જવા માટે શું કરવું છે પાંચ આજ્ઞા પાડવાની ગાંથી પાછ આજ્ઞા કઈ ગઈ ભાઈ એનો કોઈ ભાડો જોવાનો અભ્યાસ રાખો નથી રાખતા રાખું છે રાખો છે સમજતા એ જેટલી સમય સાત રાખો સમય સારું સમયસાર લાભ પૂરો કર્યો આવો અમારું તો આમ અમે તમે ધરપીએ બેટ થઈ જશે આ નિરંતર સમય નો અસાર છે લોકો તમારા નિરંતર સમય કેટલો વખત માટે તો આવતા રહો કાલ થી આવતી અહીં આગળ છ મહિના આવો ને તો પ્રભાવજી ના બધું કરી રહ્યા છે પ્રભાવજી નું પુસ્તક બધું કરી રહ્યા છે અરે થોડું આવતા જ તો મને કાયમ નાખો દો ને કલાગર તો કલા પા કલા આવ મલો થા આવતા જ જ્ઞાન પાતો થઈ એ જ્ઞાન પાતો છે કે શ્રમા શિવમદિગ્રામી એ રીત સિત્તેંગડો કે એ બધા નામ તે તમારતા જાબરી છે તે મરશે તમને હા ને પણ મારું કેવું એમ છે કે પુરુષો ના પુસ્તો વાંચ્યા સ્વામી નું નામ છે પણ બીજા નું કેમ નામ નથી સિમંદર સ્વામી નું નામ છે એમનું ગાણું ગાયું છે પણ આ બીજા બધા નથી મહત્વ ત્યાં નામે નથી ધુનાન બધું હોય ને ત્યાંનું નામ આપવામાં આવે આપે સિમંદર સ્વામી ના સાક્ષાત દર્શન કરેલા છે આપડા શ્રીશંકર ભગવાન સાક્ષાત દર્શન કર્યા હોય એમના દર્શન સ્વામી ના દર્શન કેવા હોય આપે હોય કેવા હોય આત્મા રૂપે સ્વામી નું સ્વરૂપ स्वामी नु स्वरूप अपने जाएमंदर स्वामी न स्वरूप अपना दादा गगवा खबर पड़े रोज रोज आोजे तीर्थंकर खबर पड़े आपको બીજા જે કીર્તન કરો છે કેવી રીતે જોવું અને જાણવું આવું સાચીભાવ કેમ કઈ નુકસાન થાય એવું છે ને તમે તો જુઓ અને જાણવાનું થાય પણ જો આત્મા થયા નથી ત્યાં આવું હોય ને તમે આત્માને પ્રગટ કરી જાઓ આત્મા નો અનુભવ કરી જાઓ ત્યારે થાય એમને શબ્દો થી ના થાય એ જે જુએ છે જાણે છે આત્મા અનુભવી કદી ખાટી ઘારી આવી બઉ કિંમત ભાવ મગેલા ખાટી ઘારી આવી તો એની કોઈ ચીડ નહીં કાળી નિકાલ કઈ નાખે આપ માટે ખરાબ ભાવ નહીં કોઈના માટે ખરાબ ભાવ નહીં અને મારા જ કર્મ ઉદય મળી છે મારા કર્મ નો દોષ છે બીજા નથી બધા વેપારી નો દોષ નથી કોઈ નો દોષ નથી મારા જ કર્મ નો દોષ લાવનારા નો દોષ નથી મારા કર્મ ના ઉદય પ્રાપ્ત થઈ માટે મારો બીજા કોરોના દોષ છે એ સંભાવ નિકાલ કરીને આખા પહેલા અને આત્માત્મા પરંતુ એક માણસ બીજા ને લૂટે ફૂન કરે છે તો આનો અર્થ થાય કે ઈશ્વર ઈશ્વર ને લૂટે છે કે મારા જેના આત્મા અક્રિય છે આત્મા આત્મા ધંધો કરે ના પોસાય મારી પાસે આવ ઘણા પહોંચાય છે ને બેહાય છે કોઈ મારે કરે નહીં આ ક્રિયા જ નહીં કરતો ને આત્મા વિજય ભોગ્યો જ નહી બોલાવ અહંકાર ને બોલવું એ અહંકાર કરે એને આજે પરમાત્મા જેવું આ જે છે બુ છે અહંકાર છે મન છે બુદ્ધિ પાવર આત્મા ઉભો થયો છે પાવર આત્મા એટલે શું તો બેટરી બેટરીમાં ત્રણ સેલ હોય છે નહી એ સેલ માં ભરેલો હોય છે ને પાવર ખરાબ થઇ જાય તો એવું પાવર ભરેલો છે પાવર ખરાબ થઈ જાય પડી જાય પાવર ભરેલો પાવર ખરાબ થાય તેરી ત્રણ બેટરીઓના ત્રણ બેટરીઓ બનવતરી ત્રણ બેટરીઓ ત્યાં ત્રણ બેટરી પાવર ભરેલા છે પાવર છે તો દવાઈ એ ચાલુ રાત ભરવા આવે સંસારી કાર્યો બધા થાય પણ બાવી ગયો ઉ પછી ચાર નાના નીકાળીને સુતા સુતા